સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અક્ષરધામ બહુ જ છેટું છે પણ આપણને ભગવાને થડમાં કર્યું છે આ મનુષ્ય જેવા થઈને બેઠા છીએ ને આપણને અક્ષરધામના મુક્ત જેવી વાતું સમજાય છે ને કરાય છે તે ભગવાનનો ને આ સાધુનો અનુગ્રહ છે ને આવો સમાગમડ્યો છે ને અહો અહો નથી થતું તે તો આ વાત કોઈ દિવસ કરી નથી આ લોકનું જ કૂટ્યું છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ ચાળિયામાં વાત કરી જે ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બ્રહ્મા બેઠા હોય ત્યાં સુખજીથી તથા શંકાદિકથી વાત થાય નહીં કેમ જે લોકમાં એમની વાત પ્રમાણ થાય નહીં સાથી જે તેમની લોકમાં પ્રસિદ્ધિ નહીં ને જેનું લોકમાં પ્રમાણ થતું હોય તેનું તો ઠેકાણુંય ન હોય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઉપાસના દ્રઢ હોય ને ધનસ્ત્રીમાં લેવાઈ જાય તે અલ્પ દોષ કહેવાય ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું છે લોકમાં તો જે ન લેવાતો હોય તેનું સારું દેખાય ત્યારે સ્વામી બોલ્યા જે લોકનું શું કામ છે મૂળ તપાસો ને હરે સ્વામીએ વાત કરી જે ગામ માળિયામાં આ વાત કરી જે આ તો ભગવાન છે સાધુ કે વેરાગી નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ પીઠવા જાળમાં વાત કરી જે કોઈ કહેશે જે અક્ષરધામ કેવું હશે તો આપણે તો ભગવાન દીઠા છે અક્ષરધામમાં રહેનારા દીઠા છે ભગવાનની હજુરના ને ભગવાનની પાસે રહેનારા દીઠા છે ને કાનમાં વાતું કરી છે હવે તો તેજ જ દેખાતું નથી એટલું બાકી છે માટે આ સાધુ છે તેમાં જ ભગવાન રહ્યા છે માટે વિશ્વાસ રાખજો સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ગામ ચરખામાં વાત કરી જે બહુ મોટો લાભ થયો છે માટે બાજરો ભેળો કરીને સાધુ પાસે બેસી રહેવું સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે હરિજનના અવગુણ હું જોતો નથી અવગુણ દેખાય છે તો આડું જોઉં છું જેમ લોકમાં માં બહેનને ઉગાડા દેખે તો આડું જુએ તેમ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણે ખોટ કેટલી છે તો જેવા મળ્યા છે તેવો મહિમા જણાતો નથી ને જેવો લાભ થયો છે તે પણ જણાતો નથી જેમ કાયકવારનો છોકરો મૂળા સારું એટલી ખોટ છે સ્વામી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ ઓળિયામાં વાત કરી જે આ સાધુ ઓળખાણા એ મોટી વાત છે આ સાધુ ઓળખાય તેવા નથી આ તો પરદેશી સાધુ છે ને ઓળખાણા એ તો આશ્ચર્ય જેવું છે